અને આપડા સૈદા છે સૈદા સૈદા તો એ દાદા ના મહેશ યોગી મહેશ યોગી વિશે શું જાણો છો કરવાની છૂટ છે और जो हम नहीं है आई आई अंडरस्टैंड ही don't have subscribe think he is a qua knowledge be appropriate for him to pass on even a few things to a choice few if he thinks if he thinks there is someone deserves you know could he bestow some of his knowledge hmm for everyone yeah like a little pass on or sharing with someone yeah yeah that's what he is doing and ke che ke tumne yogya lage એને તમે તમારું જ્ઞાન આપો છો એને પહોંચાડો છો તમે તમારી પાસે તમને યોગ્ય લાગે તમારી પાસે જે જ્ઞાન છે એને આપો છો એને પાસોન કરો છો મને યોગ્ય કોણ લાગે છે એને હું અધિકારી કરું છું અધિકારી જોતા નથી અધિકારી કુદરતી સહયોગ થવા જોઈએ મારી પાસે કુદરતી સહયોગ છે એ અધિકારી પછી જ ના આવડતું આવડતું માર્ગે આવડે ભગવાને બાકી બારોની તો બાર ની તો શબ્દ જ નથી શબ્દ બધું અમે જોવાની બાર ની શું એટલે ચાર વીજ ના અમે ઉપરી કરીએ ચાર વીજ માં બોલે This is not dead, this is not dead, this is not, not dead. dead. Neti, neti, neti, this is dead. We have yeah. to get our own people. Neti, neti, what are you doing? We are going to get our own people. Neti, this is not dead. હું તની પાસે પડે બિલાડી મારી દયાળુ બિલાડી વાંસી મારી હિન્દુ દયાળું પાછો કે તમને શું લાઈટ છે આ બધું કઈ થી જીગી લાવ્યા છે બિલાડીઓ મારવાનું બિલાડી ઉંદર બિલાડી મૂકો જેનો જે ખોરાક છે એ ખાય છે એમાં તમે શું કાલો કમ ના તે હા ઉંદર ની પર દયા કરે અને બિલાડી પર નિર્દયતા કરે બિલાડી પર નિર્દયતા કેવાય કે દયા કહેવાય કેમ વાઘને બચાવવા નહી જતો આગળ હરણો ને વાઘ મારવા આવ્યો હરણો ને કેમ બચાવવા જતો નથી વાઘને બચાવવા જાય હરણો ને બચાવવા જાય ને ખરા તમે ચમત્કાર કરો છો ના રાખ and make you that i thought perhaps you could be walking on the ceiling ek bade vlagu ke tame ceiling upar chali sako na na e badu e badu ame kari chaki par thai tamatkar nathi su kayo tamatkar nathi e e badu gyanach che e badu tame thi kijo su kayo tamatkar ko naam ke ek pote ji kare eu bijo koi kari shake ni en naam se tamatkar hmmm બીજો કરી શકે હું નકલક છે બતકારી બતાવશો તે દુ કરું ગમત કરું વાહ ચમત્કાર કરું મને કે શું કરો કાગ માં તેલ રેડી અને પાંચ રૂપિયા નું નાસ્તો મંગો આપડે આ ચાપા જોડાડીએ તમારે જાફત કે છે આમ આમ કરી નાખેલું એટલે પેલા અમને મંત્ર મારવા અને પછી કઢાઈ પર તેલ મૂક્યા પછી થોડો આટલો લોટ વધેલો હતો ભજીયાદ આવી ગયા મને આજે ભજીયાદ આવી ગયા ભજીયા ખવાનું બંધ થઈ ગયા આવી ગયા ઉસ્માન કે ઉસ્માનભાઈ ઉસ્માન આમ તો ભાઈ ને ભાઈ આને ચમત્કાર પણ ઉભા રહે છે ઠીકવાડતા સીટ જ ઠેકવાનું એટલે તમે કાકરિક્રો કરી છે આ ખેતુક તો વિજ્ઞાન ના ગણો ને તેને લઈને વિજ્ઞાન પેલા વિજ્ઞાન જાય ને તમે જાણતા ના હોય તમને નવી જરૂરથી ખાઈ લે એટલે એક ચમત્કારી હતો ને ચમત્કાર કરનારો બતા નથી પણ મારે જાણવું છે તમે શું કરો છો કાળા તો માનો નહીં આઠું નહિ ભગવાન ભગવાન ઉપરથી સૂર્યનારાયણ લઈને આવતો એવું ભગવાન કહું કે તમારે શાની હતી ત્યાં સુર્યનારાયણ ને કહ્યા એમની જગ્યાએથી કઈ ભીખાર કરે જોઈએ શું કહ્યું અમદાવાદ ચડાવો છો અમારે ત્યાં શું થાય છે पूछा था बहु चमत्कार करवा चमत्कार मैं नहीं दादा ते चमत्कार चमत्कार दुनिया में कोई करमत्कार कही तो बद कर કરી બતા બેઠા હતા કે એક વખત કરી પછી ફરી હરગાઈ ને ફરી આમ તરી પેલા ચિક્કો ગરમ ગરમ ગરમ થઈ ગયો પેલા પકડાયું રે પડી ગયો એટલે પેલા મેં પેલા કેમ ને સિક્કો છોડી દીધો બઉ ગમ થઈ ગયો છે તે અમુક ટાઈમ થાય એટલે ખુબ ગમ થઈ જાય બધું આવું આવું બધું આ મુરખો ને બનાવવાના પુલિસ ને બનાવનારા ધંધા બાપ નો મોટો ચમત્કાર પેલું પૂછ્યું કે તમે ચમત્કાર કરો છો મને બઉ ગમ્યું પણ આપી શકો છો કઈ સ્વતંત્ર શક્તિ છે આપના માં કેટક ખબર પડશે એમ મને સંદાચાર ચમત્કાર કરશે સંદાચર કહ્યું ને એ ચમત્કાર કેવું પૂજા થઈ જાય પછી આવી બરાબર ને ગયાર કાળે તમારે શું થઇ જાવ તમે હાજર થઈ જાઓ ને ગયાર તમને કાંઈ મેં એનો અનુભવ કરેલો છે જાર નથી આવતા મેઘ કઈ ગયા મારું કેવો ઘડિયાળ કાઢતો હોય ને કાયદો એવો છે કે કોઈ દેવ ની સાધના કરી હોય તો એ દેવ છે તે વ્યાપાર માં લાય છે તો વધુ થાય પણ કંપનીમાં શું ચમત્કાર કર્યો like i have seen fakirs showing stones out of their hand they can just give you a stone eh me gana amuk fakir joya chhe atma you mean stones that is on jewelry it's your natural stone precious stone they have eh kimti kimti stones bada atmati kaade atmati kaade shu la hai ab chamak ta badha patra aave ne bada બધા લોકો પોલીસ બનાયા શું કહ્યું ઉલ્લુ બનાયા ઉલ્લુ જો ભણે લઈને ચમત્કાર ક્યા પછી દુનિયા રહી જ પછી ચમત્કાર માણસ કેવી રીતે ધંધા થવાની શક્તિ નથી સ્વતંત્ર ચમત્કાર કરી શકાય જાણતો નથી આવું નહી કંકુર માં શું કરવું છે રાખવડી શું કરી ઘડિયાળો માં શું કરવા મારી પાસે એના સંદા શોકા અને મને કેવું ચકલી તને બનાવી ચકલી બનાવતા ફભળાવી ફભડા બોલે છે કોણ બોલે છે તમે ગમે નઈ આ વાત નહીં થોડી પાણી વાતો જોઈએ ના ગમી બધી વાતો તેલ ચોપડી લઈ જોઈએ ઉપર ગયો છું ચમત્કાર આ જીવડા લાલચુપ માને કોણ મને જેને કઈ લાલ સ્પેશી ધર્મ છે <laughs> જુદા જુદા સંપ્રદાય અને એક પંથ માં છે હજારો પંથ દરેક માણસ નો પંથ જુદો જ હોય દરેક જુદો હોય દરેક માણસ પંથ જુદો હોય એ તો બધા ભેગા થઈને બે વન લેયર કેવાય અને કેટલા લેયર છે કરોડો મિલિયન લેખ લેયર છે એટલા ધમ છે આ જેટલા લેયર છે એટલા પુનર્જન સમજ્યા પછી બધું વધારે પડતું પ્રોફિટ થાય પુનર્જમ ના સમજાય તો આની ઓછા મળે થોડા મર્યાદા મળે શું ક્રિશ્ચનો हम एक अरे तकदीर तकबीर शो क्या हू बोल सा क्या तकदीर क्या है और ભાગ્ય અને તદવીર એટલે આજ ને આજ ની કમાણી આમ ભાષા પૂર્ણ છે અને પેલી પધુરી છે અને અંગ્રેજો ની લકી અનલકીને એને પછી મુસ્તીમાં મોટા મોટા તંતો આવે છે પુનઃ છે ને ભાઈ આપી છે था था। पर ये है। कुरान है एक करेक्ट साहब बता मुस्लिम उन्न रत्नागिरी मैंने कह आप पर मैंने बहुत भाव आवे आपने देखा તમને શું લાગે મઠભાન વઢે તે બરોબર છે એ જ કઈ બીજું છે એવું અલ્લાહ કે અલ્લા નહિ ખુદા અમારે ખુદારમાં ના લખી શકે એ મા ખુદા તો હોય શકે નહી આમ છો તો માણસ તમે ખુદા રૂપિયા કેમ થયા માણસ હજાર રૂપિયા ના પાય માણસ હજાર રૂપિયા પૈસા શું કરો તેમ છતાંય તમારા પૂજા થવું મુશ્કેલ છે ના લખ્યું માણસ ઉદારકે નહીં એ બરોબર લખ્યું લખ્યું હોત કે પૂજા થાય છે તો આ ભૂતો ભૂતો માઈ ઠોકીને પૂજા થઈ બેઠા હોત ના આશીર્વાદ આવે પડે માર્ગી ખુદા મારી મારી કેદ આવો પડે અલ્લાહ ના કેરે મુકાુદમાં તમને સમજાય તો શીખાય તો પછી તમારું ખોટું પાછી નથી ના તમને કંટાળો આવ્યો થોડો ઘણો નહીં થોડું ઘણું બધું પૂછ્યું એય ટાઈમ ની કે ટેમ કોટા રેડી કેલેક્ટર નો હવે બાય બાય કેલેક્ટર નો બચારો નહી વેના પોક વાય ટાઈમ યુ થેન્ક યુ જન્મ પૂર્વે પાસે આપ કરવા આવશો કે છે અમે તો ક્રાઇસ્ટ્રિશ્ચિયન જ છે સમજણ ભાઈ ક્રિશ્ચન એટલે શું આટલા ગુણધારો આતો ગુણધારો પુરુષ હોય ત્યારે ક્રિશ્ચન કહેવાય શું મારતા રે છે ગરીબ નો લે બીજા છે ચાર સ્ત્રીઓ કરેસરેબલ નોટ ને ચાદે લેકિ જરૂરી નહી કે ચાર ચાર કરે ચાર કર ચાર કર કર કેવું બંધારણ સર છે તમે ના ક એક ની જ રાખવાની શક્તિ નો ત્યાં ક્યાં ચાર ની વાત એક ની જ રાખવાની શક્તિ નહી હોય તો ચાર ની ક્યાં વાત કરો હા પેલા ની ખેલું નહીં શક્તિ તમે ઉભો રાખો ખયા નહી હદત પડી ગઈ જમાના અનુસરી ના હતો ને એ જમાના અનુસરી વાત કરી છે આ જમાના નું કામ ના લાગે અત્યારે બીબી છેલ્લો કઈ સંદેશ આપો મને મારે મારો સુખ નો પાર નથી પણ આ બધા શીખ્યા કેમ થાય राजद प्रयत्न करूप आया तरह पचास हजार वक्त मैं लागती તમારા બંધ કરીને કઈ દઉં જાવ પરવાનગી લીધા મને બી ગમ્યા ભાઈ કે આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહી આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહી તો અમારી ઈચ્છા છે કે જ્ઞાન આપવાના છે તો યુ દુખમ એમાં વર્ધી છે નઈ દાદા કીધું ને જે મને મળે છે બધા જ કાલે કાલે આ બધા બેનો જ્ઞાન છે તમે જયારે રિલીજન ધીરેન્દ્ર ધીરેન્દ્ર ને અકલ ને અસર થઈ જાય તને સમજેલ પડ્યા આવેલું ભણેલું છે જાણું છે કે હું કોણ છું જાણું છું છે ને અહી બધા જેટલા બધા ઇન્ડિયન્સ છે ને બધા ઘેર ઘેર ફરી ને દાદા રીતે સમજાવી ને બધાને આમંત્રણ આપેલું એટલે બધા ઘરે ઘરે જાતે જઈને આવેલા એમના જે અનુભવ છે તે મારે અનુકૂળ તો નથી અને મારા બે ફ્રેન્ડ આવેલા નોક્સવિલ ટેનિસ ધાર્મિક તમારો ધાર્મિક સ્ટડી કરો બઉ મમતાજ નહી ને મમતાજ નહી ધંધો બોટો કંટાળ નો મમતા નહિ બઉ ધાર્મિક આશરે જેવું છે માણસ કેટલાય વાર ચિંતા થાય એટલે માણસ કે જે ધંધા તો ચાલે છોકરી પણ એ છોકરીઓ પણ ચિંતા નહીં મોક્ષ એટલે આ જન્મ આધિ વ્યાધી આ જન્મ માં જે ભોગવવી છે આગલા જન્મ ના હમણાં જે આપડે કરીએ છીએ આજનો માં તે આવતા જન્મ ના અમે રોકીવાયું જે વાર્તિક રિલેટિવ છે સાયન્ટિસ્ટ પૂછે ભગવાન ક્યાં છે તને શું લાગ્યા છે બાપુ એ આકાશ છે બધા જ્યાં બાપુ ગપે પાંચો કાઠોડી ક્રિચર છે ભય રહ્યા છે તેને બી ભગવાન પોતે રહ્યા છે Not in creation, man-made vastu, ભગવાન પાણીમાં ભગવાન લીધી પધલ ઇલ સાર પધલ થયેલી પધલ બધું વર્ષ યાદ કરે संसारी जीवन संसारी जीवन आत्मज्ञानी होत बनुआती बन सकता है अक्रम विज्ञान आक्रम विज्ञान है लगभग पचास एक हजार मसना लाभ मरे लगा જગત ના કલ્યાણ કર્યા માટે જે મંત ધીરાસર છે ભગવાન પણ છે આ દુનિયા પર આ બ્રહ્માંડ માં તો બક્ષી ગયા નથી સિમંદર સ્વામી છે દોઢ લાખ વર્ષ ની તમને બધી ખબર ના હોય નથી બઉ હાઈપ પછી જવાના એ તો નારાયણ હજુ પૂરા કર્મો તેના નારાયણ પદ હતું નારાયણ નરાયણ થયેલા હતા પૂર્ણ દશા થઈને એટલે એનું દેવાસર બંધાય જે છે ત્યારે કલ્યાણ થાય જોયું બીજા સિમંદર સ્વામીજી હાલ પૂર્ણ દશા છે દોઢ લાખ ની ઉમર છે એમનું બંધાય आत्मज्ञान थे कृष्ण भगवान कृष्ण भगवान है मोक्ष में जाए आत्मज्ञान थी था जाए तो हिस्सा बो चूको पड़े ना आत्मज्ञान थे पे चोकड़ा हिसाब से बता चुक पड़े चुकवता चुकवता है કેટલાક ને આ છે આ કાળ ના જીવન થોડો લાગે તેના કારણે બહુ ટાઈમ લાગે આગળ કેટલું એક હજાર વર્ષ રામચંદ્રજી કેટલું હતું આડા હજાર વર્ષ નું એટલે એટલા વર્ષ નું માનવેહિત એમાં તો આયુષ્ય બહુ હતા રાવણ આપડે ભગવાન થાય છે કૃષ્ણ ભગવાન પછી એનો વારો આવે છે આ ધર્મ નો નોલેજ મળે હું મોરારી બાપુ ને કેસે સાંભળું છું કે ધર્મ મળે એટલા માટે હું મોરારી બાપુ નથી પ્રાયમરી એ બધું ગાર્ડન કહેવાય પણ સાચા માણસ છે માણસ સાચા ને એને સારું છે એટલે એના બેઝિકલ નોલેજ મળે બાપુ ચોખ્ખા માણસ છે આવા ચોખ્ખા છે એટલે સારું છે પ્રાઈમરી લેવા દેવા નથી જ્ઞાન પ્રાઈમરી છે એમાં માસ નું પણ એમની જે કથા છે એ સાંભળીને થોડું ધાર્મિક નોલેજ લે જો કદાચ સાંભળવું સારું પણ એ કારણ કે તમે જાણતા નથી ને બધા પાપો ભસવી પૂરત કરી ને કે આ તો જાગૃતિ ના રહે ને એટલું બધું સહેલું એટલું બધું સહેલું તો એટલું બધું સહેલું તો રહી છે આજે વૃક્ષ દાતા કોઈ મળે તો ને છે નહીં તો સહેલું નથી મોક્ષ નું દાન આપવા આવેલા એવું મળે તો સેલું છે મને સહેલું નથી ખોટી ઉપાય હજી છે તે આપણે તમે બોલાવા આવો કારણ કે દાદાજી તૈયાર જ છે સારા સાચો માણસ હોય બાજરી નોલેજ કઈ માણસ ને માણસ જે બોલ્યા ની એ સાચો માણસ હોય તો એ ખરાબ માં ખરાબ વસ્તુ હોય સારી થઈ જાય અને આ તો બધું શું નામ ધીરેન્દ્રજી આમ દેખાય કે